વાત સમજી વાત સમજશે અમારો તમારો આત્મા કબૂલ કરે તો જ આ તું માન છુ કબૂલ કરે વાત છે આ મને બારે કબૂલ કરે આત્મા હોતો જ નથી કબૂલ કે કરે આનંદ ઉત્સુલ થાય છે આત્મા હાજરી આપી શકે નહીં મન જ આદરી આપે અહી આત્મા હાજરી આપે આત્મા આવરણ થઈ જતો જ્ઞાની વાણી આવરણ ભેદક હોવાથી આવરણ ભેદક હોવાથી આવરણ આત્માને પોચાડે પણ આત્મા થાય તારથી મોક્ષ સંયમી સુવો આપી સમજી ગયો સકલ વારો દાપણ કરે પાછું શું કરે દાપણ કરે પોતાનું હા ભગવાન ના મારી ના વખત આવું બહુ દાપણ થતા લોકો પોતાની મર્યાદા મળે પોતાની મર્યાદા મળે આ દાદા ભગવાન સૌ સુખ નો દાદા ભગવાન સાદા છે સક્ષ્ય છે પરોક્ષ છે પરોક્ષ એટલે આઉટ ઓફ આ દવાઓ આઉટ ઓફ ની હોય છે કે આ દવાઓ શું હોય છે એક્સપાયર થઈ ગયો હા હા એ ફળ ના આપે થોડુંક આપે સારા ભગવાનના રોગ છે હાજર છે આખા ભગવાન આખા આપડા ભરત ક્ષેત્રમાં હાજર છે બીજી જગ્યાએ ટીક્ષણ કરો છે જ ત્યાં હા જરૂર નથી અહીં શિક્ષણ કર્યું નથી ત્યાં હાથે પડે ને અને તેને અમે નમસ્કાર શકીએ ત્યાં કારણ કે અમારે ડિગ્રી છે ને અમે ટ્રેન્સ થાય શકીએ અમારે ત્યાં જગ્યાએ ખૂટ કરીએ કે ના કરીએ અમારા દેશ ના હોય ચાર દીકરી નાખવા દોધ કોઈ તમારો દોષ ખરા છે એટલા માટે આવે છીએ કાઢવાની ચાવી આપો એમ ચાવી લેવા આવે છે દોષ કાઢવાની લોકાને દેખાય દેખાય કે તમારા બે સનો દેખાય પોતનો બે જોયો લોકાને તરા દેખા દે હવે બંધ કરે હું લોકાને જોણ આપરા જોવા કેટલા દેખાય જોય રોકેલા દેખાય વિના ઘણા ને વિના વિનાય નહીં આ દેખાય કે કેટલા કેટલા છે ને કેટલા દેખાય આત્માનો બંધ ન હોય બારે દેખાય છે ને અમે 15 20 25 એમ પોતનો દોસ્ત કેટલા દેખાય છે પોતાના દોષ ત્યારે ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે તમારું સ્વરૂપ એ ભગવાન છે પાકો નથી તમારા દોષો થી બંધાયેલા છે બ્લેન્ડર બ્લેન્ડર અમારે થોડી આલવા પડે મિસ્ટેક કરે કર ઓડી કેરો આ બધું આરે નું કોઈ લખો પડે આ તો મિસ્ટેક ને બ્લેન્ડર માં શું કર્યું લે 510 મિસ્ટેક ને બ્લેન્ડર માં શું કર્યું કેરે કી લખી છે રકીલાસ માં ઉભવાનું થાયું પિનલ કોડ માં કો કો દેખાલે ઓ આવવી રે કોમન વસ્તુ જે સેજે આપણને ભૂલ હંભે પડે બીજાને હંભેર પડે એ બધી મિસ્ટેક કરાય બીજાને હંસે પડે તમારી બીજા સુધી મિસ્ટેક કરી આપે લંડસ ના કહે લંડસ દેખી છે નહીં લંડસ અમને દેખાય લંડસ દેખાડવું કહે કે હું કપિલભી છે મોટા મોટું બ્લન્ડ છે બીજો છે તમારું કાઢેલા બ્લન્ડર છે હું કાળો છું ઘોડો છું ઊંચો છું નીચો છું હું અકલવાળો છું મોરખ છું કેટલા બધા બ્લન્ડર છે આ બ્લન્ડર કોઈ કાઢે નહી કારણ કે એનામાં એ બ્લેન્ડર છે નિશ્ચેક હોય તો ઉધી રીતે કરવા દઈ ફળ ઉધુ આવશે તાત્કાલિક ઉપાય કરો પેલો બીજા લોકોની ભૂલ માને નિરો સંસાર રોગ થયેલો છે તમે થઈ ગયેલો થયેલો છે ધોનિક ધ્વનિક અનાજિકાલ થી બેસ્ટ કે છુ બેસ્ટ એવું કેવું એને બીજે બાર વાત કરતી બીજી બધી બાબતો વાત ચાલતી અહીંયા હાથ થઈ તો ડિસમિસ કરી દઈશ કેત કરવા વાપરવાનું અહી વાપરી આ ક્વાટ છે આ કોર્ટ છે આપણે વિકલ્પી હોય કેવા હોય નિકલ્પ અત્યારે કોઈ બસ માસ માં કે વિકલ્પ છું આ વખતે બુદ્ધિ ખરી કે બઉ જબરજસ્ત સમજી ગયું સમજી ગયા રાત સમજી ગયા ડકો કરવા આયા નથી બધું જે બુદ્ધિ ડખો કરે છે ડખો ડખા શું થઇ જાય પછી દખલ થઇ જાય શું થઇ જાય દખલ થાય ખબર છે કઈ દખલ કરે છે એ જીતુભાઈ આ દખત માં પ્રોબ્લેમ જેવી વસ્તુ જ નથી ગરીબને એ પ્રોબ્લેમ નથી અને શ્રીમંતને પ્રોબ્લેમ નથી પણ આણ સમજણથી ઉભા થયેલા પ્રોબ્લેમ છે એટલે પોતે ઘૂંચ ઘૂંશે એમ દુઃખી છે એ જો સમજણ પ્રોબ્લેમ સુધી જાય તો કશું છે નહીં તો ગરીબને કોઈ પ્રોબ્લેમ હોતો નથી આ પ્રોબ્લેમ આ શ્રીમંત તો નથી બધા ગરીબ પ્રોબ્લેમ ના હોય પ્રોબ્લેમ તો જેને ખાતર ભરપટ મળે છે તે લોકોને પ્રોબ્લેમ બધી જરૂરિયાત મળે છે આવશ્યક નવરું પડ્યું એટલે પ્રોબ્લેમ ઉભા કરે એ પ્રોબ્લેમ પણ થઈ જાય આ વાત સમજવાથી તમે સંતોષ થઈ ગયો ને એમ કહે છે મારી ખરેખર ગીતા બેન છોર ગીતા ભાવી છે ભાવીશ ભાવિશ છે એટલે ગીતા છે હા ગીતા નામ છે ને મારું નામ ગીતા એટલે મારું કે પોતે કોણ સેલ્ફ હા રિયલાઈઝ કર્યું સમજવા ભરે એ સમજવા નહીં મળે એવું છે એ બે એ જાણવાનું છે બસ પંદર પૈસાનો ખર્ચો થાય ચલાશો દસ પંદર પૈસા નો ખર્ચો થઈ જાય શું કરશો પણ ચોક્કસ કર્યું છે પૈસા ખર્ચો દસ પંદર પૈસા જા ને એ જ કૃષ્ણ છે એ જ મહાવીર છે વૈષ્ણવ છે ને વૈષ્ણવ છે એ કૃષ્ણ ભગવાન છે એનું સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ જે કાર્યવારી કારણવારી કરવડ હોય ને રાગવારી એ સંસાર ઉભો કરે કોને બંધાય છે ખબર નથી જ પૂછે છે ભક્તિમાર્ગ માં આગળ વધવું છે માટે ભક્તિ કરવી છે મનની શાંતિ નથી રહેતી પડાય છે મનનું મેં નથી બગાડ્યું મને મારું બગાડ્યું છે વિચાર દીધા માં પડે છે મન એ શું કે પૂર્વ ભવ લઈને આવેલું તૈયાર માર પૂર્વ ભવ જે આપડો છે આપણે શ્રદ્ધા કરી હતી જે સંજોગો જોયા ની એ શ્રદ્ધા બેઠી રણ જોયું એને મનમાં નક્કી કર્યું એકાદ રૂમ હોય બઉ થઈ ગયું આપડે પત્ર ની હશે રૂમ હશે અને પછી અત્યારે અહીંયા આગળ આવ્યા કોલમા રૂપા મહેલ માં અહિયાં પાર વધારું હરેક વસ્તુ ભલે જોઈએ એવી મસે અહી લોક મોસ્ટ એને શું છે લઈને આવ્યો કેલું અને જ્ઞાન નવું નક્કી કરે છે નવા જ્ઞાન જૂના જ્ઞાન ને ઘર્ષણ થાય છે પહેલાનું જે શ્રદ્ધા હતી આજના શ્રદ્ધા માં એમનું થાય છે એનું ના મન ની અશાંતિ જગત સાધુ સંદેશ બધાને થાય જૂની શ્રદ્ધા થયું છે આ સંઘર્ષણ ત્યારે આ કરે છે સંગર્ષણ અટકે નહીં ત્યાં શું કરવું જોવા મન વસ્ત થાય નહી ત્યાં સુધી આ સંઘર્ષ અટકે નહીં मन, कि मन, और मन ला कर रहा क्योंकिवर मन रंगत का शु करे ज्ञा तो, तो बढ़ा नहीं ज्ञाने तो बढ़ा क्या भेगा करव शू कई उपाय करो क्या क्या क्या मन ने डायवर्ट कर डायवर्ट कर ड्राइवर ने दौर आप देव मुश्किल आज भाव मन मन भाव मन ने रस्त पे ककड़ाट न करे भाव मन ने रस्तान जूना જેમ એમ સરેટ સરે એ પછી ચાલે અનુભાગના લોકો માલ આપે છે ને ચોખ્ખું નથી ઘી મીઠાઈ આપે મને ચોથા આપડે મીઠાઈ વાળી ઘી આપીએ ઘી વાળી ચાલુ થઈ જાય આપડે કરીએ છીએ ભગવાન ના સ્વરૂપ માં જે પિતા તુલ્ય હોય એની પાસે જ મગાય ને બીજા પાસે ક્યાંથી મગાય ભગવાન ના સ્વરૂપ પિતા તુલ્ય હોય એની પાસે જ મગાય ને બીજા પાસે ક્યાં કેવી રીતે મગાય તમારી પાસે અમે તને મન ની શાંતિ થાય એવા દવા દેખાડીએ છીએ અને પછી શનિવારે તો આવ આપણું જ્ઞાન લીધેલું હોય કેવું કારણ વાળી એ છે અમુક જ સોલ્યુશન છે પેલા બીજું આપડે આસ્થા બઉ સોલ્યુશન છે એમાં થોડુંક પગાર લીધો ને ઘી માં એકલાનું પાણી તે રીતે ભાવી નાખે કોઈ જાત ની ક્રિયા થી દયા ના કરતો હોય કોઈ માણસ અને ભાવ થી દયા કર્યો હોય ભગવાન એને પેલો નું બરાબર ભાવ દયા કરે એને પેલો નંબર આપે દેવી ને માનવું કે દેવ ને માનું દેવી ને માનવું કે દેવ ને માનવું એવો જ વિધારે છે દેવી દેવી માનું કે દેવ માનું તેમાંથી કયો માનું પણ ઠીક લાગે ના ઠીક લાગે તો દેવ નહીં દેવ દેવી તમારે એ કરવાનું ના ગમે ચાલશે બધા ખોટું કોઈ ના કહેવાય એને જે ગમે આ જ્ઞાની પૂછ છે શું છે કેવા હોય ચાલે એવું છે પણ મારે ચાર દીકરી ઓછી નમસ્કાર કરાદા ભગવાન તમે બોલો સર્જ પર ભલે સંઘક થઈ ગઈ શાંતિ થઈ ગઈ છે આપડે મને શું પણ આટલા આવી રીતે બોલજો આ જોડે કોઈ બોલનારું હોય છોકરા બોકરા પણ આ કરજો પછી શનિવાર જોવાય તો આ બીજો લાભ જાય જાણીને છે तो बातरा <laughs> बजार बजारुपिया एक रुपया मे 10 20 अत्यारातावरण बजार एवं पहला वो वी वर्ष पहला फरक पड़ता કયું પુસ્તક વાંચું નામ યાદ નથી નામ ભૂલી ગયા ખબર નથી ને પણ લખીશું ખરું ને કેત્ર મોટા મોટા સિનિયર છે મોક્ષ જવાનું બરાબર પણ ન તો સમજી પણ આ જોવાનું છે સમજીને એને આપડે જોડે બાર બધા રૂપિયો મળે છે આપણે આ માણસ આવડો મોટા માણસ વેચલા બેઠો છેતરાવું એટલે શું દરેક માણસ બેલેન્સ કરે છે તમે દસ રૂપિયાનો માલ મને આપો છો અને એજ માલ તમે બીજાને પાંચ માં છો તો મારી પાંચ વધારે લો છો કે અહીં રોકડા તરીકે પાંચ લો છો અને બીજો તમે મન પાસો આપો છો દસ નું પેમેન્ટ પૂરું કરો છો પેમેન્ટ થઈ જાય ખબર નથી સુક્ષ્મ માલ ભેગો કર્યો તો આફત મળ્યું છે પોતાનું બધું વેચવા તૈયાર હોય રોકડા બતાવ તમે ખબર ના પડી શું કહ્યું મેત પચીસ રૂપિયા વધારે હોય અને બીજો મારે પોણાસમ લાવ્યો હોય એ માલ તો આપડે પેલો કે પોણા સપાયો તો આપડે સમજુ કે આપડે જોતા હોય તો આપડે પચીસ રૂપિયા બધું એનું સૂક્ષ્મ રૂપ આપણે મળી ગયું એમને બેલેન્સ નિયમ ને તેથી મારે કહીશ નંબરે છે સમજવા જેવું છે ઝીણી ઊડી વાત છે જાતે અનુભવ કરેલો જ નહીં જાતે અનુભવ પર લીધી અદ્વાન બધ ના થઈશું ઢીગી દેવાય તો હજી છેતરાવન થાય મારે કરોડો ચાર છેતરાતો આવ્યો છેતરાવલ બંધ જ નહીં થાય છેતરાવાનું બંધ થયું નહિ કોઈ આવતા ચેતરાના લોકો છે બધું આખું જગત છેતરાયા કરે પણ જો સમજી ને ચેતરાય તો મોક્ષ તરફ જી છેતરાય તો એ કોની તો મળે છે ઘોડાપાડાનો લાભ નહીં જો ને મારે જથ્કાોટાનો રેગા પોતાનો માલ નખો આવે કેવું ચોખ્ખો નકો લખો લોકણો હોય એને લખો ચીકણો લુચો હોય ત્યાં લખો લુ લુચો એટલે જેવો પોતે તેનો નખો ઉકેલા એમાં એમનો કઈ બાર થઈ જેવો નથી એમને મનમાં એમ લેવા જેવું નથી હું કઈ એવા સંસ્કાર માં આવી ગયેલા મને સારી જગત બધું છે નથી થતી ખોલીએ છીએ ફાફા મારીએ છીએ ખોળીયે છીએ ફાંફા મારીએ છીએ થતી નથી તપાસ કઈ કઈ ફાફા મારી આવેલા બસ આવી જાન ચોપડીઓમાં જ બસ ચોપડીઓ માં ચોપડીયાનો નિવેરો નથી આવ્યો નઈ ખર આપે નહી આપડે કામ લાગે અત્યાર કયા સ્ટેશને જવું છે ટિકિટ એની રહી છે ખબર નથી કહું છું કઈ ખબર જ નથી ટિકિટ તો મોક્ષ લેવાની એમ કહીએ ખરેખર મોક્ષ લેવો જેમ પૂછો ને મોક્ષું કેમ થાય બીજી વાત અગત્ય ની વાત બીજી વાત તો અગત્ય ની બીજી વાત અગત્ય નહીં કીધી આપણે ગઈ વાત ટિકિટ તો લેવી છે પણ પાછા આપ તમે પૂછો કેવો ટિકિટ મોકલી મને આનંદ થાય કે મને આનંદ થાય બીજા રાહ ઉપર જતા મારાથી ના કેવાય નઈ કાલ સ્વતંત્ર છે બધા દરેક જીવ સ્વતંત્ર છે પણ આ રાત્ર મને આનંદ થાય હું એ માર્ગ નો રસ્તો તમે લઈ જાય તમે લઈ જાવ જોડે તો આપી જાય જઈ લે ખબર ના બે હારી તમે કઈ બે હારી લોકો વરવાળીઓ કરતા દીખ્યા એટલે એટલે આપડે એમને સંદર્ભ સનાતન સુખ કાયમ સુખતા કે મોક્ષ છે કાય નું શું તો એ તો ખુશ થઈ બાગત પછી પૂછો વાતચીત કરો વિચાર કરો ક્યાં તેને આપણે એમ સમજીએ કે ગયા જન્મ ના બધા દેવા છે એમ સમજીને આપણે છોડી દઈએ તો એ યોગ્ય કેવાય કે નહી ત્યારે અત્યાર ના આપડા જે કઈ વ્યવહાર હોય લેણા હોય લેણા કે લેણા અત્યારે આપડે કઈ હોય કે આપડે ગયા જન્મ ના કરીને છોડી દઈએ તો એ બરાબર કેવાય કે હોય કઈ લેણું હોય વ્યવહારિક લેણું પૈસા તેના લેવાના હોય કઈ કોઈ પણ કોઈ પણ વ્યવહારિક લેણું હોય કે આપડે આ તો ગયા ભવ છે એમ કરીને આપડે છોડી દઈએ બરાબર કેવાય કે નહીં અમારે શું બધું તમારા ઉપર છોડી દઈએ તમારે તમને કંટાળો ના આવતો હોય તો કાગળ લખી નાખો મહિને બે મહિને એ ત્યાં પહોંચાડો તો સારું મારી આવડે વખત આવ્યો છે લોકો કાગળ લખો વાંધો ના હોય તો અને વાંધો હોય શું પછી પછી એ યાદ આવું ના જોઈએ અને મેં ખ્યાલ ના રહ્યું છે આવું છે ના આપે કેમ ના પાછા માગવા માંગો નથી ગયો પૈસા નું નથી કેતા હોય સાથે ના વ્યવહાર માં આપણને મન થતું હોય પૈસા ની વાત નથી કરતા પણ કોઈની સાથે વ્યવહાર કોઈનું મન દુઃખ થાય કે કોઈ થાય તો ગયા બોડી દેવાનું ડબા કરી દેવાનું આપડે નવું તીરવું નહી નવા પાંચ તીરવા નહીં બે આપી જાય તો ગમતા હોય તો પાંચ તીરવા ના ગમતા હોય બંધ કરી દેવું આપડે ગમતા વધારે શું છે તમે તો બઉ સારા સારા કામ કર્યા આવ્યું કે ગમે આપણને તો આપડે એને ધીરવા તમે કઈ ઓછો કર્યા સારા કામ ઘણા કામ કર્યા જ આપડે નીચે રહીએ મારીએ કે તું ચોર છે તો એ વાય ચૂકે ના ગમે હાથ ધાડ્યો નથી ઈશ્વર પ્રકાશ આપે છે સત્કર્મ પણ છોડી દેવા જોઈએ કે સત્કર્મ કરવા જોઈએ બીજા કર્મ છોડી દેવા જોઈએ કરીએ કોઈ નવી પ્રવૃત્તિ કરીએ આપડે કોઈ નવી પ્રવૃત્તિ કરીએ નવા કર્મો કરીએ તો એમાં સત્કર્મો કરવા જોઈએ કે સત્કર્મો છોડી દેવા જોઈએ બધા જ છોડી દેવા કે બધા જ કર છોડી દેવા જોઈએ પ્રવૃતિ કરવા તમારા હાથમાં કેટલી છે જે આવે છે આપણા હાથમાં અથવા તો વૃત્તિ થાય કરવાની એમાંથી કેટલીક વાર એમ થાય કે કઈ નઈ કરવો જોઈએ કેટલીક વાર થાય કે સારું કામ તો કરવું જોઈએ ખરાબ કામ છોડી દેવો જોઈએ આપડે ઈચ્છીએ કે દુષ્કર્મો ના કરવા અને છતા થઈ જતા હોય છે તો આપડે નહીં કરવા જોઈએ જબરજસ્તી મન ને લાવીને કે સ્વાભાવિક રીતે થતા હોય તો થઈ જવા દેવા આપડે કરવો થાય છે જોયા કરો હું તમને એટલે પછી એની મહેરજ તમને સમજે તમારે શું કરવું શું નહીં ખબર ને અત્યારે બે તડા માટે હું તમને સમજાવી પડે એટલે સમજાય છે કુંડાળું આખું મૂકેલું છે તેની અંદર જીવ અને મોક્ષ તે પાસે પાસે છે જીવ અજીવ પછી આખું કુંડાળું જે મૂકેલું છે એ કુંડાળું ત્યારે જીવ ને મોક્ષ નો ચક્કર મારીને આવું પડે છે જોડે જ મોક્ષ છે જોડે જોડે જ હા અક્રમ હા જોડેક્રમ ચલોક્રમ અક્રમ તમારે કાઢવી છે ખોડતા પડતા આપડે એટલે વાત મને એમ કે આપડે ધો ખાધો તો ધો લાભ સબલ હોય પોસ્ટ વાળા પાછા કરે પણ આપડે કઈ પાછા કરાયું બાર વર્ગ નું શાસન કર્મ તો બહાર ઉછી ના ખોરા નીકળે બહાર ગયા ના કઈ કઈ જ્યાં ઘરમાં પોતાને ખબર નથી ખબર નથી થાય કેટલી ઉભર થઈ અત્યારે અત્યારે બીજા જ્ઞાની પુરુષ કોણ છે આપણે તપાસ કરી બુદ્ધિ ના હોય હોય અને વિકલ્પ આપણું નહી વિકલ્પ વિકલ્પના વિકલ્પના માર્ગે ચડાવે છે જો બુદ્ધિ ના હોય તો કામ થાય કોણ પૂછે છે એમ કે છે દાદા કે આપણા ધ્યાન માં કોઈ જ્ઞાનીઓ છે કઈ આપણા આપના ધ્યાન બીજા કોઈ જ્ઞાનીઓ છે તમે કોઈ જ્ઞાનીઓને જાણો છો તો એના નામ આપો મારા